ભક્તિના દરરોજ આવતા હતા વર્તન આવતા નથી સમજવા થતું નથી રાત વાત નો ગોધ આવે તેનું કારણ તો તેના માટે યોગ્ય માર્ગદર્શન આપજો હૃદયમાં ભાવ ભક્તિ હોવા છતાં ખુબ ઊંઘાવત છે તો તેનું માર્ગદર્શન આપશો આત્મા શું તે નથી આત્મા બે ભાગે ગણાય છે આપણા લોકો દેહાદ્યાસ વાળું છે જે તેને આત્મા કહે છે એ આત્મા વ્યવહાર આત્મા છે અને મૂળ આત્મા એ તો આચાર છે એ તો જાગેલો જ છે નિરંતર અને આ સથળ છે બાર નો આત્મા સથળ છે એ વહેલા આત્મા કહેવાય છે અને અંદરનો આત્મા અથળ છે એ નિ એને તૂટેલું આત્મા આને જગાડવાનો છે અહંકારને જગાડવાનો છે બરોબર ને અને સારા વિચાર દરરોજ ભક્તિના કરો તથા થતું ના હોય તો એમને કહેવાય આપણે ત્યાં શિરોમાં તમે હેલ્પ થશે અવરોધ કરે છે તો નિવાસ શું કરવું માન ઘન ખેડૂત બનેલું છે જે બ્રાહ્મણ હોય જૈન હોય એમના છોકરાઓ કોલેજ માં ભણતા હોય જોડે મિત્રાચારી હોય બીજા લોકોની હોટેલમાં જાય પેલા લોકો મંસાર કરતા હોય તો આ જૈન અને બ્રાહ્મણ એ ના પાડશે એ મને નહીં ફાળવું તો પેલા લોકો દબાણ કરશે તો મને નહીં ફાળે એનું કારણ શું કે એનું મન જ ના પાડે એનું મન ના પાડે છે એટલે પડે પડે રહી ત્યાં કે મન એનું કેમ ના પાડે છે પહેરાલું કેમ પડે છે કે પૂર્વે પહેલે ભાવ કર્યો હતો કે સંસાર કરવા વધેલો હતો એટલે એને ગાંઠ પડી ગઈ અને એને ભાવ નથી કર્યો મુંસારમાંથી કરાવેલી એને આગ વાંટ ના પડે એટલે જે તમારે કરવું હોય ત્યારે ગાંઠો પડશે અને જે નહીં કરો તો એ ગીટી જશે તો એટલે મન ઘનચરું બધું છે મન તમે ખોરાઈ શકો છો આખું મન તમ પલટી મારી શકો છો તો Who is the father of mind and who is the mother of mind? What are you saying when everyone asks you to receive yourślate Guidelines and you see all the spirits, you see what you Jenni are, you are so person. A disciple said that forgive you thereats, or you Saul and Mooji heard its existence. He is a devotee. મધર જો ઓપિનિયન તમને નહીં હોય તો માઇન બંધ જેમ બને છે એમ ઓપિનિયન સર્વત્ર નહી જાય એવું બને એટલા ઓટિંગ બંધ કરવા તો માઇન્ડેજ નહીં જશે મોક્ષમાં અવરોધ કર્યા વગર રહે માહિતી એ મોક્ષમાં આપણે ઉભું કરેલું છે એટલે આપણે વિરોધી થાય હિંસા નીચે હા ભાઈ પૂછાય પટેલ ભીખાભાઈ કે હિંસા આપેલ કોઈ પણ પશુ ભક્તિ કે કોઈ પણ હોય તો તેના ઉદયમાંથી આવેલું નહીં હોય તો તે આપણે નિમિત્ત બની શકીએ ઘણા ગમે તે એના ઉદયમાં આવ્યું હોય અને તમે જો અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે અનુમોધ ના કરો છો હિંસાને એટલે તમારે અટકાવવા ફરવું એને ગમે તે ઉદય હોય શું તમારે તો અટકાવવા જ જોઈએ જ્યાં રસ્તામાં કોઈ જતો હોય અને એના કરના ઉદય એમાં અથડ્યો અને પગમાં નુકસાન થઈ ગયું અને તમે ત્યાં એમ જતા હોય તો તમારે ઉતરી અને આપડા કપડાં પપડા થી એનો પાટો બાટો બધું વધુ છે ગારી છે ભલે એના ઘર ને ઉદ્દેશી હોય આપડે આપણા ભાવ બતાવધી ભાવથી પણ મુક્ત નઈ થાવી જસભાઈ પટેલ નમો હરિહન તામ શું તેનો અર્થ સમજાવશો હરિહન ભગવાન એટલે કે તીર્થંકર ઉદ્દેશ આ રાવણના પુત્ર લોકો બહાર છે તો તેનું ફળ શું મળે લોકો ઈંડા ખાય છે તો ઈંડા સજીવ કે નિર્જીવ છે તે સમજાવશો તે કવાય છે તેનું ફળ શું નમોવારી અંતે જેને જેને કામ ધ્રોધ લોપી જેને નાશ કર્યા છે એવા એવા હરિયંત ભગવાનને નમસ્કાર કર્યો છે હરિ એટલે દુશ્મંત કામ ધ્રોધ લોહ છે શરદુ જેને નાશ કર્યા છે એવા હરિહન ભગવાન હું નમસ્કાર કરું છું એ ગમે તે હોય તો જેને નમસ્કાર હરિહન ભગવાન વર્તમાન તીર્થંકર જ હરિહન ભગવાન કહેવાય ને તો જે તીર્થંકરો ચોઈસ થઈ ગયા એ માન્યતા આવરી ચાલ્યા કરે છે ચોવીસ શીર્ષકો એને હરિહન કહેવામાં આવે છે પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો થઈ ગયા છે તો નવો સિદ્ધાર્થ બોલે છે અમે આવી જ જાય છે તો અરિહંથ ખાનું બાકી રહે છે અરિહંત ભાગત બાકી રહે છે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી અને અપૂર્ણ રહેવાથી ફળ મળતો નથી માટે અત્યારે વર્તમાન શીર્શંકર ભવા જોઈએ વર્તમાન શીર્થશંકર સિમંદર સ્વામી એમના નામથી એમને માની અને કામ લેવું પડશે સ્વામી શિવશંકર સિદ્ધ થઈ ગયા તો નમો સિદ્ધાંત આવી જાય છે જેમ કોઈ કોઈ કલેક્ટર હોય અને ગવર્નર થયા ગવર્નર થયા પછી આપણે કહીએ કલેક્ટર અહીંયા આવો તો કેટલું બધું ખરાબ લાગે નહીં હા એ રીતે અમે હરિહન માનીએ બહુ જ નુકસાન થાય એમને નુકસાન થયું હતું એ તો પણ એને પડઘા આપવાના પડે છે બહુ જ નુકસાન થાય જબરદસ્ત નુકસાન થાય રાવણના પુત્ર લોકો બાળક છે તો તેનું ફળ શું મળે રાવણ નહી સમજવા નથી હિન્દુસ્તાનમાં રામચંદ્રજીના ગુણગાન ગાવા માટે ગુણગાન ગાવા માટે હરકત નથી પણ એમને ગુણગાન ગાવા માટે રાવણ ને જે આટલી બધી હિમ કક્ષા ઉપર મૂકવામાં આવ્યો છે અને એના તરફ દ્વેષ વર્તાવ્યો છે તેનું આ કારણ ઉત્પન્ન થયું છે અને તે રાવણ રામચંદ રાવણનો ફેરવ નહોતો ફક્ત રાણને પેડે પૂરી દશા ઉત્પન્ન થઈ નથી રામચંદ્રની દશા ઉત્પન્ન થઈ ગઈ અને આ બધા જ ત્યાં સલાકા પુરુષમાં આવી જાય છે ભગવાને ત્યાંઠ તલાકા પુરુષમાં રાવણ રામને ગણ્યા અને રાવણને ગણ્યા છે તો રાવણની પેગડે દશા ઉત્પન્ન નહીં થઈ હોવાથી એ વિદ્યાધર હોવાથી એ વિદ્યાઓનો સ્વામી હોવાથી એનો કંઈક તેજ કંઈ ભૂલ થઈ હોય બાકી એના જેવો તો વિજ્ઞાની બહુ ઓછા થયા છે ભયંકર ગુનો છે પોતાના બાળી રહે આમ ના શે પણ શું લોકોએ જે જ્ઞાન જલ્દી આપડે ઘણી સમજાયું નીકળે સીધો પ્રશ્ન છે લોકો ઈડા ખાય છે તો ઈડા સજીવ છે કે નિર્જીવ એ સમજાવશે ખવાય નહીં આ લોકો ઈડા ખાય છે તે એ લોકો નિર્જીવ કહી અને લોકોને ભમાયા છે આ દુનિયામાં કોઈ ચીજ નિર્જીવ ખવાય જ આ દુનિયામાં કોઈ ચીજ નિર્જીવ ખવાય નિર્જીવ સાવું અને પથ્થર ખાવો બેસર પી એટલે સજીવ હોય તમે તો આ બધી ખોટી રીતિ બતાવી અને લોકોને ભ્રાંતિ માં ઉતારી અને લોકોને પોતાનો વેપાર શરૂ કર્યા લોકો ઈંડાને અડાયા જ નહી પોતાને દુઃખ લાગતું હોય ઈંડા સમજતો હોય તો નહીં એ સજીવ છે સજીવ જ હોય છે નિર્જીવ હોય શકતો નથી એ બધા થોડાસો પૂરો થઈ જશે અમર કલાકર જો આત્મા દર્શન થી પણ બીજું નથી તો આ સમગ્ર વિશ્વનું સર્જન નિયમન સંહાર કોણ કરે છે એક વાત તો આપડા નર્મદા નદી છે ને તો છસો ભાઈ આવે છે અને કોઈના હંગાત વગર આવે છે કોઈનો હંગાત નહીં કોઈની દોડવણી નહીં તો આઈને દરિયામાં મળ્યા કરે એનું કોણ સંચાલન કરે છે જેવી રીતે પાણી સ્વભાવથી દઈ રહે છે જેવી રીતે થઈ રહ્યું છે સ્વભાવથી કોઈને કરવાની જરૂર નથી જયારે શું એટલે ઉપર જગા થાય એટલે પાણી થઈને ત્યાં પડી જ જાય શું એટ થાય એટલે બીજા કોઈની બનાવનાની કઈ જરૂર નથી એમ જયારે પડી જાય બીજા બીજા સાધન બની ગયા જરૂર થઈ જાય અને આ સાથે પેલા યજ્ઞ કરે ત્યારે જગ્ધ ધુમાડવા માંથી એવું ઉત્પન્ન થાય છે કે જો વાદળ હોય ને તો અસર થાય પડે જો પેલા આપણે લોકોજ્ઞ વરસાદ થાય છે બાકી વરસાદ તો પોતાનો સ્વભાવથી થાય તો બધા ક્યાં યજ્ઞ કરે યજ્ઞ કરે અસર પડે છે ને પણ એમને સાધન છે ખોટું નથી વસ્તુ ખબર ને તો એમનોમાં જીવ ના હોય કેમ્નમાં જીવહિંસા એતો તો પોતે પોતાના મોત પફની સાથે કરી લીધો કેવું એ ખરો કબીરના વખતમાં બ્રાહ્મણો યજ્ઞ કરતા અને કબીર સાહેબ ત્યાં આવી હતા બધો ગોગરો માધાલો જોયો હતો રંગેલો એટલે કબીર સાહેબ ત્યાં જઈને કે છે હે પૂરી આ શું કરી રહ્યા છો આવું ન કરો કહે એટલે ભૂદેવો ઓછી ગયા કયા તમે શું બી એથી ચાલી રહ્યા છો તું તાર મેં નાવાચે છે અમારે લખન ના કરી તારે એ કે છે પણ તેના આધારથી આ બોકરાને શા માટે મારે કોઈ આધાર પુરાવો છે બને કારણ કે શાસ્ત્રમાં લખ્યું આમાં એક નંબર શું નાખવાનું કઈ કઈ વસ્તુ હોય તેમાં અધ એટલે અધનો અર્થ શું થાય છે અધનમાં ડાંગર થાય છે એટલે ચાર પાંચ વર્ષની જૂની ડાંગર હોય જે ભૂગી ના શકે એ આમાં નાખવાની છે તેને બદલે અજનો અર્થ બોકળો ગરવે લોકોએ એટલે પછી કરબીર સાહેબે કહ્યું કે ભાઈ આનો વાત આ નથી થતો પણ આનો આ થાય છે માટે તમે આને બોકડાને ન નાખશો અને બોકડાને શું ફાયદો અમારો બોકડાને શું ફાયદો વિચાર અને કેટલો ત્રાસ થાય ત્યારે સૌદેવએ કહ્યું કે બોકળાનો સ્વર્ગ થશે ત્યારે કરબીર કહ્યું તો તમારા મા બાપોને નાખો ને તો એનો સ્વર્ગ થઈ જાય જશે તો એટલે મારો લોકો ચોખ્ખું ના બોલા ચોખ્ખું બોલવું તેનું લગ્ન સત્ય ના બોલાય કપડાં પહેરાયેલું સત્ય હોવું જોઈએ તેલ અને ઘીનો પ્રેચર કરતા હોય વેજીટેબલ ઘી અને સાચું ઘીનો પ્રેચર કરતા હોય અત્યારે જે આ વેપારીઓ જે કરી રહ્યા છે એમાં જે અનિટી કરી રહ્યા છે એ તે જાનવરમાં જવાનું નિશાન છે પાચવતા છે બાળકાનું અહીં પારકાનું કંઈ પણ ભોગવી લેવાની ઈચ્છા કરવી પારકાનું કંઈ પણ થઈ જવું એ બધું જાનવરમાં જવાની નિશાની અને મનુષ્યમાં પોતાનું પોતાનું જે હોય એ જ ભોગવન હોય બીજાનું નહીં પોતાના હકનું પોતાના હકનું ભોગવાનું હોય એ મનુષ્ય પણ કહેવાય અને અણહકનું ભોગવે એ જાનવર કહેવાય અને પોતાના હકનું બીજા આપી દે એ દેવ કહેવાય અને પોતાના હકનું પોતે ભોગવે અને બીજાના અણહકનું એટલે પોતાને ફાયદો ન થતો હોય તો નુકસાન કરે એ જ જાય પોતાને ફાયદો થતો હોય નુકસાન કરે એ જાનવર ગતિમાં જાય અને પોતાને કઈ પણ ફાયદો ના હોય તેના કર્મચારી છે અમુક કાર્યો કરવાથી પુણ્ય મળે કેટલાક ડાક્ટર હિસાક પાપ અને પાપનો સરવાળો પુણ્ય કર્મો વધે તો નર્ક પાપનો સરવાળો એટલે ડેબિટ થયું અને ડેબિટ ભોગવવા જવું પડે અને પુણ્યનો સારવારો હોય તો ક્રેડિટ થયું તો ક્રેડિટ થવા ભોગવવું પડે એટલા ભોગવતો આપણે ફેરી ડેબિટ કર્યા કરીએ ક્રેડિટ સી થાય કે લોકોને ઓર્ગનાઇઝિંગ કરીએ લોકોના તરફ દ્રષ્ટિ રાખીએ આ દિનહિંસા થતી હોય અટકાવવા કરીએ એ બધા કેટલાય કારણો છે કે કરી શકાય કાકરિયા શુક્લ ધ્યાન ના બે ભેગ એક સંચલતામાં પણ શુકલ ધ્યાન રહે છે અને અસલતામાં શુક્લ ધ્યાન રહે એ છતે બીજો ભેદ છે તે નિરંતર આનંદમાં રાખે અરે સંચલતામાં રહે તે શ્રમિક રાખે સે જ થોડી આનંદ થશે તો એ થોડી આનંદ જીતેન્દ્ર હાજી શાંતિનગર ઉગ્રવા બુધે તેને આત્મવાળી કહ્યું હતું કશ્ય ભગવાને કે ધર્મ ને હું જાણું છું અને અધર્મ ને જાણું છું ધર્મ હું આચરી શકતો નથી અને અધર્મ હું છોડી શકતો નથી તો શું કાનુ કાનુ હું કોણ છું હું કોણ છું એ ભાન તો બધું ઉકેલ જયરામ છે દેસાઈ આપી તો માનો છો ઈશ્વર અને ભગવાન માં શું છે ઈશ્વરને અસર ના હોય તો આ જગત જ ના હોય આ જગતવ અવુરૂપ ના હોય કારણ કે ઈશ્વર તત્વ સિવાય બીજા તત્વ પાંચ જેવો છે એમાં ચેતનતા કોઈમાં છે નહીં અને ચેતનતા ન હોય તો આનંદ લાગણીઓ કઈ પણ ન હોય એટલે ઈશ્વરનું અસ્તિત્વ તો હરેકને માનવું જોઈએ ઈશ્વર રહેલો જ છે ઈશ્વર એ તત્વ મુખ્ય જ હોતું છે એને લઈને તો આ જગત ઊભું છે ક્રિએટર છે એમ જે માનવામાં છે ત્યાં વાંધો છે કે બાળ ભાષામાં ક્રિએટર છે બાળકોને માટે જેને હજુ આગળ સમજ્યો નથી અને જેને જેને આગળ જ્ઞાન જોઈએ છે જેને વિજ્ઞાન સમજવું છે ત્યાં ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધિસ લેપટોપ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ નોટ બાય રિયલ ઈશ્વર અને ભગવાન માં શો ફરક છે નહીં ભક્ત ભગવાન ભાગ્યવાન કહેવાય છે એ ભાગ્યુ હોય તેને ભાગ્ય ભાગ્યવાન કહેવાય છે આ ભગવાન એટલે ભગવત સ્વભાવ જેના ઉત્પન્ન થયા છે ભગવત સ્વભાવ કે જેના ક્ષમા ક્ષમા રુદુતા રૂદુતા સંયમ આ ગુણો જે ઉત્પન્ન થયેલો હોય ભગવાન છે ને બીજા બીજા ને મોતીલાલ દરેક જન્મ જે યોની હોય તે યોનીમાં થાય કે યોની પરિવર્તન થાય યોની વચ્ચે આપણા કર્મો પ્રમાણે યોધી પરિવર્તિત થાય કર્મો પાછળતાનો કર્યા હોય લોકોનું અણહકનું ભોગવી દીધું હોય અણહકનું લોકોની સ્ત્રીઓ જતી હોય ને આપણે દ્રષ્ટિ બગાડી હોય અણહકનું કેમ કહેવાય છે કે કોકની સ્ત્રી પર દ્રષ્ટિ એમ વિચાર આવતો નથી કે મારી સ્ત્રી પર દ્રષ્ટિ કરે તો મને શું દુઃખ થાય કે વિચાર નહીં આવવાથી એ દ્રષ્ટિ આવી કરે છે અને ત્યાં તેનાથી પછી એને જાનવર પદમાં જવું પડે અણહકનું ભોગવી લેવાય નહીં અણહકનું કંઈ કરાય નહીં હકનું તમે જે સ્ત્રી પહેણ્યા હોય તેનો વાંધો નથી જે તમારા છોકરા હોય તેના ફાધર થઈને ખરો તમારી જે લખમી તમારી હકની હોય ખાઓ પીઓ વાપરો ગમે તેવી રીતે વાપરો એનો વાંધો નથી કરના સિદ્ધ અમૃતલાલ ઠક્કોર કરના સિદ્ધાંત પ્રમાણે કરેલા કર્મ ફળ ધીરે મેળવવું જ પડે છે અકલિક સિદ્ધાંત કર્ણા ફળમાંથી શોર્ટકટ બતાવતો જાય છે તો ઘરનો સિદ્ધાંત અકલમિક સિદ્ધાંત નો સંબંધ કર્મું ફળ સિદ્ધાંત પ્રમાણે જીવને મળ્યા વગર રહેતું જ નથી અને અક્રમના સિદ્ધાંતમાં પણ કર્મનું ફળ તો કઈ ભોગવ્યા વગર જ નથી પણ નવું કર્મ બંધાતું એનો બહુ ઘણો ભાગ ઓછો થઈ જાય છે ફક્ત કર્મ પણ જૂનો કર્મ તો ભોગવ્યા જ જૂતો થાય કોઈને કર્મ ના પડે એવું હોય શકે નહીં ભૂપેન્દ્ર ડી મિસ્ત્રી ચીખલી અહિંસા માર્ગે ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતિ એ વિષય પર સમજૂતી આપશો અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મ ઉન્નતિ છે પણ અહિંસા મન વચન કાયાથી કોઈ પણ જીવને ચિંતિત માત્ર દુઃખ ન થાય એ છતે જાણ પણ રહેવું જોઈએ શ્રદ્ધા પણ રહેવું જોઈએ અને વર્તન પ્રમાણમાં રહેવું જોઈએ તો એ બની શકે આત્મસાક્ષાત કરે એટલે શું કુંડલી ની શક્તિ જાગ્રત થઈને સચ્ચિદારણ સ્વરૂપ રહેશે તે આત્મા શરીર બહાર નીકળી શકે જ નહીં આત્મસાક્ષાત એટલે પોતે પોતાનો પોતે પોતાનું ભાન થવું જેમ દારૂ માણસને દારૂ થયા પછી પોતે પોતાના પછી પોતા પોતે જે છે એ જ બોલે છે પછી હું છે તે પ્રેસિડેન્સ હિન્દુસ્તાન છે એવું નહીં બોલે એવી રીતે પોતે પોતાના સ્વરૂપમાં જ બોલે છે પોતાના ભાનમાં જ બોલે છે રક્ષ્યા હા રમા આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ પણ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું આપણી આજુબાજુમાં દરેક જીવને દરેક સંજોગોમાં સંતોષ આપી શકાય જેને આપવાની ઈચ્છા છે એ બધું કરી શકાય આજુબાજુ એક અવતારમાં સિદ્ધિ નહીં થાય તો બે સિદ્ધ થશે તમારો ધ્યેય હોય જવો જોઈએ નક્કી લક્ષ હોવું જોઈએ તો સિદ્ધ થયા વગર એસપી આપણી અહિંસાની તે પ્રત્યે ચુસ્ત ભાવનાની લાગણી હોય પરંતુ અમુક ની વ્યક્તિ તેમાં બિલકુલ ન માનતી હોય તો શું કરવું તો આપણે ચિત્તપણે પાળવાની લાગણી હોય તો આપણે પાળવી તથા અમુક વ્યક્તિ ના માનતી હોય તો આને સમજાવો ધીમે ધીમે એ ધીમે ધીમે ધીમે સમજણ કરાવી જેથી માનતી થાય આપડે પ્રયત્ન છે થશે કર્મ ઉદય થયો છે તે જાણીને કર્મો કેવી રીતે ખપાવવા અથવા શાંતિથી બેસી રહેવું અને આપને ખપી જશે એવી ભાવના કરવી આ માર્ગ સાચો તો નથી તો ભાગ વચ્ચે આપવા વિનંતી કર્નો ઉદય થયો છે જાણીને કર્મો કેવી રીતે ખપાવવાના કે જે કર્મ ઉદય થયો હોય આપણને કોઈ ગાર્ગ મળતો હોય કે કર્મ ઉદય આપણે સમજીએ કે મારા કર્મનો ઉદય ગાર્ગ મળે છે તો એ કર્મ ખપાવવા માટે આપણે અંદર પોતાનું મારું જ દોષને રહી છે એ જ્ઞાનથી જ રહેવું જોઈએ અને સમાનો કંઈ દોષ નથી માટે એક મને મુક્તિ મને આ મુક્તિ કરાવે છે એવું માનીને બેસવું જોઈએ તો કામ થાય જસંત નાયક આ સંસારે મિત્યા અને માયાની જાત છે એમ સાધુઓ કહે તો એમાં છૂટવું કી રીતે એ સાચું છે આ સંસ્થા મિત્યા અને માયાની જાળ પણ નથી મિથ્યાય નથી મિત્યા કોને કહેવાય કે આપણી બહેન હોય અને કોઈ ઉઠાઈ જતો હોય તો આપણને કંઈ પણ લાગણી ના થાય તો જાણ મિથ્યા છે આપણને લાગણી થાય ના થાય કે આપણે બોલીએ મિત્યા છે એવું છે એવું બોલીએ ને આ તો કોકની છોડી હોય તો આપણે કોકની છોડી હોય તો આપણે મિથ્યા કહીએ પણ પોતાની છોડી હોય ન કહીએ એમ માટે છે નહીં આ જગત જગત રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે રિલેટિવ સત્ય એટલે જ્ઞાતિ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે જગત ઉપર વૈરાગ આવે તો તે પરમાનન્ટ રાખી શકાય અથવા તો કાયમી વૈરાગ કી ઉત્પન્ન થાય વૈરાગ આપવાનો સાધનો હતો તેની ઉપર આ કાળના આધારે આપણી ગવર્મેન્ટે આપણી મ્યુનિસિપાલટીઓએ આપણને ફરજ પાડી એ આવા પ્રકારનો સંદાસ બાંધો કે જેનાથી વૈરાગ આવતો હતો થોડો હતો તે બંધ થઈ ગયો જ્યારે સંદાસ આવા પ્રકાર ન હતો આ તો ઊંઘ આવે નિરાંત જાય છે અને પેલા સંદાસ ના ઊંઘે હું તો ધંધે આવ્યો ને દેખાય એવું હે ત્યાં દૂષ્ટીને થઈ જાય એટલે વૈરાગ વૈરાગ આવવાનો સાધન હતો તે બધા ઓછા થઈ કે આપણે વૈરાગ લાવવા માટે જો કોઈ ગાર તો આપણે સમજવું કે સંસારમાં રહેવા જેવું નથી આપણને ન ગમતું તો જો પ્રવચતા લાગતી હોય તો સંસારમાં રહેવા જેવું લાગે લાગતું નથી એમ લાગે સ્ત્રી જોડે પ્રવચતા લાગતી હોય તો એ ભાવ કાઢી નાખવો પણ મનમાં સમજવું કે રહેવા જેવું નથી આપણે આપણે ગામ જવાની જરૂર છે હસ જા મહાવીર જૈન વિદ્યાલય આજનો યુવા વર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે એનું ભવિષ્યની દ્રષ્ટિએ શું છે સાચો રાહ શું છે આજનો યુવા અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સભોકેશનમાં છે પણ આવો આવો યુવા કોઈ કાર્ય હતો નહીં કે જે યુવા વર્ગ ચોખ્ખો છે પ્યોર છે મને માર્ગ સ્થાપનાની જરૂર છે જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન વર્ગાઈડ થઈ જાય માર્ગદર્શન આપનાર મળી આવે છે થોડા વખતમાં બધું મળી આવે છે આ યુવા વર્ગ એટલો બધો સારો છે કે પોતે બધું જ પછી સરકારતા જ નથી આર કહી જાય છોકરો તે મને કહે છે કે દાદાજી મને બહુ દુઃખ થાય છે અંદર તેના માટે તને દુઃખ થાય છે કારણ મને ખરાબ વિચાર આવે છે એટલે મને દુઃખ થાય છે કેમ આવ કેમ વિચાર આવે છે તમે પણ શું વિચાર કે હું તમને મસાડી દઉં કે મને એવા વિચાર દાદાગીર ગોળી માર કરો હા મે એ બરોબર છે હવે વાત દુઃખ થાય છે એ વાત થયા મેં આવું થયું એ મને કહે કે તમે વિધિ કરાવતા હતા એ વખતે બીજા બારના માણસ આવ્યા એની સાથે બોલાવ્યા મને તો આગળ દસ મિનિટ એટલે મને મનમાં થયું કે ગાજાને ગોળીબાર કરવા બરોબર છે મારી ભૂલે બરોબર એટલે મારી ભૂલ છે જ ને એ માણસના બધા આવે નહી બરાબર સમય છે ને બીજા લોકોને ના દેવા જવા દીધો બીજા લોકોવા દીધા એ ના દેવા દીધો આવે ને માણસ ને તીખો માણસ હોય તો આવી જાય કે ના આવી જાય બંને હોય એટલે હાથું બોલ્યો એટલે એને ખબર આપ્યો કે ધન છે મારી રૂપરમાં તું મને ગોળીબાર કરવાની વાત હાથું બોલ્યો ભે છે આટલું જો સત્ય છે તો યુવા વર્ગ એકદમ ઊંચી હાઈલેવલ પર એક ખરી છે અને આ યુવા તો મારા નિમિત્તમાં હશે તો જેટલા આવે ને નિમિત્ત છે અને યુવા વર્ગ બહુ સુંદર સદન સાથે કંઈ પણ દુઃખ પડતું નથી સત્યતા જોડતા નથી કારણ ત્યારે મને એક જણ કહ્યું કે તમે એને ખબર છે આપણો છો પણ તમારા આ ભંડારા નહીં મળે કે છે કે કોઈ વાત કરવાનું કહે છે તો તમે આપણો છો વિદ ના અમારે ના હોય આટલું વિજ્ઞાન શું કહ્યું તમે જ નો વિરોધ બતાવો તો અમને વાંધો જ ના હોય વિરોધ એ અમારા કઈ પણ ભૂલ હોય તેનું કાણ છે શું છે અમારી ભૂલ તેમની થાય વિરોધ કેમ પણ થાય કોઈ પણ જાતનો વિરોધ થાય એ મારી જ ભૂલ છે તો એટલે યુવા વ્યક્ત તો બહુ સારા રાહ પર જઈ રહ્યો છે મારી એમને નિમિત્ત મળી આવશે લીલાબેન પટેલ ઘરમાં માકણ મચ્છર વાંદા આપણને હેરાન કરે તો આપણે લેવા જોઈએ ખેતરમાં જીવાત માટે હવાનો ઉપયોગ કરવો પડે તે યોગ્ય છે માંસાહ કરવાથી નર થાય તે વાત સાચી છે હિંસા કરવા શું કરવું કોઈ ચીજ ની અજાણ થઈ જાય તો શું કરવું અજાણ થાય એટલે આપણને આવું ના થાય ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની એનો ઉપદેશ રાખવાનો આપણે હિંસા કરવા માટે શું કરવું જોઈએ નિરંતર અહિંસક ભાવ ઉત્પન્ન કરવા જોઈએ કરવાથી નર થાય એ વાત તદન એના માટે કબીર સાહેબ બન્યા છે કોતી ગૌદાન તરભાર મછલી ખાય તમે તમારા છોકરાનો માઉસ આવશો એવી રીતે કોકના કોકના છોકરાનો માઉસ આવશો નહીં તમને ખાવાનો અધિકાર શું છે એકેન્દ્રિય જીવો અને તે જેમાં બે એટલું બધું બેભાન કરવું છે કે આપણે ઘઉં ચોખા આ દૂધી આ શાકભાજી બધું ખાવાનું નથી ખાતું કારણ કે જેમ જે જીવો છે અને એ આપણે એમને કહીએ જઉં કે આપણે બાપાને છે નાતી ના જાય એ દુઃખ થતું નથી એમને દેખાતું નથી એમને બેભાન પણ કે આ જીવો જીવા ઉપરથી જીવવાનું છે એટલે જીવાનો શું ફાયદો ખાઈએ તેને કે એમની ઉદ્રગતિ થાય છે એટલે આપણે જે આપણે કોઈ પણ ક્રિયા કરી અને સો ટકા કમીએ સો રૂપિયા તો જીવો આપણે ખાઈએ છીએ જે ચોખાને બધું એ જીવોને આપણા દસ જાય છે એટલે એની ઉદ્રગતિ થાય છે નુકસાનકારી થતું નથી માપણ મચ્છર વાંધામાં આપણને હેરાન કરે તો આપણે વાંધાઓને ન થાય એવું આપણે પોતા પોતાં બધું કરવું જોઈએ ચોક્કસ રાખવી જોઈએ આપણે વાંધાઓ જે થયા હોય તેને પકડીને બહાર જઈ ગઈ બહુ છે ગામની બહાર ચડી નાખ્યા બાઈએ એને મારવા તો ના જાય ખબર હોય ને જે જે જીવ તમે બનાવી શકો તેને મારવાનો અધિકાર છે તમે જો બનાવી ના શકતા હોય તો મારવાનો તમે અધિકાર નથી જે તમે ક્રિએટ ના કરી શકતા આ કુર્તી તમે બનાવો એ કુર્તી ભાગી નાખી શકો છો કપડા કાવી બનાવો નાખી શકો છો પણ જે બનાવી શકે નઈ તે તમારા અધિકાર નથી માન લાલ આયા લો અહંકાર નથી તો પછી દાદા ભગવાન સંબોધન આપને કેમ પ્રિય લાગ્યા છે મને કોઈ પ્રિય આપ્યા છે નહી મને તો તમે તો ફટે રહી આવો તો પણ હું આવીશ મને એવું પ્રિય નથી લોકો એમના પોતાને પ્રેમ ઉત્પન્ન થાય મારી પડે તેથી બોલે છે ત્યાંથી બોલે છે મારે ભગવાન થવું નથી થવું અથવા અંદર ભગવાન જવું નથી અને મેં ખુલ્લું કર્યું છે એવું નથી ભાઈ દાદા ભગવાન સંબોધન આપના સેવકો કરે છે ત્યારે જો આપને શિકાર ન હોય તો સ્પષ્ટ કેમ નથી કહી દઉં છું સ્વચ્છ કહી દઉં છું બધાને સ્પષ્ટ કહી દઉં છે હું તો એમ કહીશ હું તમારે ગુરુ જ નથી હું તો આખા જગત નું શિષ્ય જઈને બેઠડો આખા જગતનો અત્યારે પણ શિષ્ય જ છું શું હું કોઈનો ગુરુ નથી હું લઘુત્તમ પુરુષ છું વ્યવહારમાં લઘુત્તમ છું અને નિશ્ચયમાં ગુરુત્તમ છું એ સમજવાની જરૂર છે સુખો સુખનો અહંકાર હોય ને એવું નથી ભાઈ આગો સંતોષ થાય એવું નથી આજે અમને સંતોષ ઈગો નથી ઈગો દર્દી છે ને હું તો મારા આત્માની રમણતામાં રહું છું અને આ બોલે છે કોણ બોલે છે આ બોલે છે તે પણ હું નથી બોલતો આ ઓરિજિનલ ચેપ રેકોર્ડ વાત કરી રહી છું આ ઓરિજિનલ ચેપ રેકડે રસતા છે તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દર્શતા છું એવો આપણો સંબંધ છે ચાલો પછી આગળ પ્રભુભક્તિ માં ત્યાગ મહત્વ સમજાવશો ત્યાં વિના મોગ શક્ય છે ખરો આ પૃથ્વી ઉપર માનવી સિવાય માનવી નું અહિત કરનાર તક્ય છે ખરું કોઈ પણ દેજે બાધા રાખવાથી કાગબંધન થાય ખરું બાધા રાખવાથી કામબંધન અવશ્ય થાય બાધા એટલે શું કે એની પાસેથી આપણે મહેરબાની માગી શું એટલે મહેરબાની કરે ખરા તમે એને બદલો આપો એટલે અને તેથી જ કમબંધ થાય માનવી સિવાય માનવી નું આપડે કાન છે કોજ આપડે જ છે પ્રભુ ભક્તિ માં ત્યાગ નું મહત્વ સમજાવશો ત્યાગ વિના મોક્ષ શક્ય છે ખરો ત્યાગ એટલે શું જે લોકો એમ કહે છે કે એને આ ત્યાગ્યું આ ત્યાગ્યું આ ત્યાગ્યું એ ત્યાગ્યું એનો અહંકાર ન હોવો જોઈએ એ ઉદયકરના આધારે ત્યાગ થાય છે પોતે આમાં અહંકાર કરે છે એની બેડી બંધાય છે પરિકર્મ બંધાય છે ઉદય કોઈ પણ ત્યાગ કરેલો હોય કોઈ કોઈ ત્યાગી હોય સાધુ હોય એ પણ બૈરી છોકરા છોડ્યા એ તો ઉદયકરનાથી જ છે એમાં એમને શું ત્યાગ્યું એટલે બધું ઉદયકમના આધીન છે એને ત્યાગ કેવો એ પોતે એ ગળામાં બેડી બંધાય છે એટલે ત્યાગ એ ઉદય કમના હોય છે અને ખરું શું વર્તે વર્તે જોઈએ તો એને ત્યાગ શેનો કરવાનો છે વસ્તુઓનો ત્યાગ કરવાનો તમારે કયો નથી મૂર્છાનો ત્યાગ કરવાનો ગયો ત્યાગ મને આ કપડા પણ મુદ્દા ના હોય કાઢી લે તો મને દુઃખ ના થાય તો બહુ ત્યાગ જ લોકોમાં બધી જગ્યાએ બધા ક્ષેત્રે અંધશ્રદ્ધા વધી ગઈ છે તેનું કારણ અંધશ્રદ્ધા એટલે શું સમજાવશો લાંપ લેનાર ઉત્તમ કે ન લેનાર અમને તો ક્યારેક લાંપ લેનાર પુણ્યશાળી લાગે છે તો આપનો મંતવ્ય બાબત શો નટુભાઈ પટેલ આજકાલ લોકોમાં બધી જ જગ્યાએ બધા ક્ષેત્રે અંધશ્રદ્ધા વધી ગઈ છે તેનું શું કારણ આ લોકો અંધશ્રદ્ધાવાળા કેનારા છે એ પોતે જ અંધશ્રદ્ધાવાળા છે આ લોકો છે ને આ બધા અંધશ્રદ્ધાવાળા છે એ પોતે જ અંધશ્રદ્ધાવાળા આ જગતમાં એક પણ માનવી અંધસાની બહાર નથી એ સાધુ હોય આચાર્ય હોય પોતે નથી અંધશ્રદ્ધા છે અંધાની લોકો આમ નથી કરતા હોય ને અંધશ્રદ્ધાળુ જાણે અંધશ્રદ્ધાનો અર્થ થાય કે માણસ ઘેર જાય છે પાણી પીવે છે કઈ શ્રદ્ધાથી પીએ છે થર્મોમીટરમાં ખીર પીએ છે કલેક્ટ છે કે નહીં છે ખાય છે તે કંઈ શ્રદ્ધાથી ખાય છે અંધશ્રદ્ધાથી ખાય છે પીએ છે સુરે છે ભરે છે ક્યારે અથડી પડશે એ કહેવાય નહીં ભય ને બધી આખી જગત અંધશ્રદ્ધામાં જ છે હું પણ અહીંથી જ્યારે જઈને જમાનું છે ને તો એને પછી થર્મોમીટરમાં આપતો નથી એ કૂતરાને પેલો ખવડાવી જતો નથી ભેગા પડી શકે નહીં તે ટેસ્ટ કરાયો છું કઈ શ્રદ્ધા નથી અંધશ્રદ્ધા નથી તો બીજો પ્રશ્ન છે ભાઈ લાંચ લેનારું ઉત્તમ કે ના લેનાર આ બેમાં જે લાંચ લે અને મનમાં કંટાળો આવે કે ભાઈ આ ધંધો મારે ક્યાં કરવો પડે તાર ન હોય તો સારું લાંચ લે છતાં કંટાળ્યા કરે દાડે રાત દાડે તો લીધા કરે છતાં કંટાળ્યા કરે પૈસા તો ઘેરો નહીં બેંકમાં કહે તો મનમાં કંટાળો આવે કે ના ના હોવ ના હોવું અને એક માણસ લાંચ નથી લેતા છતાં મનમાં એમ થાય છે એની સ્ત્રી એમ કે છે કે તમારી જોડેવાળા બધા બંગલા બધા અને તમે દેહવાળા રખડી મર્યા કે છે એટલે પેલા ભાઈ શું કે છે કે ના હું તો દેહને વળગી જ એમ કરતા કરતા પાંચેક હજારું દેવું થઈ ગયું એટલે સ્ત્રીએ બહુ ટોણા માર્યો કે આ દેવું આપવાનું જરૂર છે એમ માટે લો કે છે એટલે પેલા પાણી ચડ્યું પેલા આવો લવું કહે છે જોઉં તો ત્યાં આગળ ઓફિસમાં કોઈ માણસ વેપારી હશે ને બે હજાર ટેબલોમાં મૂકી દે કે પેલા વેપારીએ મૂકી દીધા પતિ ભાઈને ટેબલોમાં પડ્યા પછી નહીં લાહે લાગી શરીર સહન ના થાય છે સહન જે પોતે કર્યું નથી જેની શ્રદ્ધા નથી પોતાને એ એકદમ કરવામાં આવે તે પોતે લાહે લાગી પેલા માણસને શું છે તું આપણે લઈ લેગે ના લેવાય ખબર પડે જે લોન્સ નથી લેતો છતાં લોન્સ લેવાના જે ભાવ કરે છે ભાવ ફેરવ્યા ગોહેલ હતી કુંડલીની એક એવા પ્રકારની શક્તિ છે કુંડલીની જાગૃતિ થાય ખરી કુંડલી હઠયોગ છે હઠયોગમાં એમાં જોઈએ તેવા ફાયદો ના થાય તો બીજું કંઈ ના સાધન હોય તો હઠયોગથી પણ અગર ધક્કા મારા એ સાચો યોગ નથી હરજીભાઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ કોની સત્તામાં છે જણાવવા ગૃપા કરશો માન બુદ્ધિ ચિત્તના અહંકાર એ અહંકારની સત્તામાં છે બધાય હવે અહંકારો છે અહંકાર દુર્યોધન જેવો છે એટલે અહંકાર કોના તાબામાં છે બુદ્ધિના તાબામાં એટલે બુદ્ધિ ક્યાં અહંકાર કયા કરે છે બુદ્ધિ ક્યાં સહી કરો એટલે કરી આપણે મોટો એ અહંકાર અને બુદ્ધિના આસિસ્ટન્ટ હોવા છતાં વડાપ્રધાન તરીકે કામ કરી રહી છે આ બુદ્ધિ જે કરી છે તેના આધારે જ ચાલી રહી છે જ્ઞાનવિધિ લઈને બીજું કોઈ પણ માનવીને દાદા ભગવાન જેવું આત્મસાક્ષાત થયું છે જ્ઞાનવિધિ કરવાથી અહંકાર નાશ થઈ જાય છે અથવા પછી પ્રયત્નો સાધનો કરવા પડે છે પાન પાપની વ્યાખ્યા શું છે સાધના આત્મસાક્ષાત્કારનો માર્ગમાં ભક્ત સેક્સ અથવા પરથી પરપુરુષના સંબંધ પર પ્રતિબંધ કેમ વિચારો પણ પાપ છે પરિણિત થાય છે પ્રશ્નોમાં મૂળ મૂળ મૂર્ખતા છે માફ કરી દેવ એમ મૂર્ખતા છે કે નહીં એ કરીને આ પ્રશ્ન કહેવાય મારી મૂર્ખતા છે ને એ મૂર્ખતા કહેવાય ને બધું પ્રશ્ન પૂછવાનો અધિકાર છે તમે જ્ઞાનવિધિ લઈને ઘણા બાળકો નિશ્ચિંત થઈ ગયા છે દાદા ભગવાન જે દશાર ઉત્પન્ન ના થાય પણ તેનાથી નિશ્ચિંત થઈને પોતે તે દશા માટે એ કરી રહ્યા છે જ્ઞાનવિધિથી અહંકારનો નાશ થાય છે પ્રયત્નોથી પછી પ્રયત્નો સાધનો એને સહજ થયા કરે છે પાપની વ્યાખ્યા કોઈને દુઃખ થાય એ પાપ છે અને કોઈને શુભ થાય એ પણ છે ટેક્સ ઉપર પરસ્તી ઉપર વધારે જોર આપ્યું છે પર છે પરસ્તી ઉપર આત્મસાક્ષાત્મા એનું કારણ છું તો કે છે એ મોટામાં મોટું નુકસાનકારક છે પોતાના પોતાની જે હકની સ્ત્રી હોય વસંતરાય લીલાદર જોશી ગાંધીનગર પૂછા આપે કહ્યું છે કે મોગ તો અહંકાર ના અહંકાર નો થાય ત્યારે અહંકાર નું સ્વરૂપ શું છે અહંકાર નો થાય ત્યારે શું થાય છે સાત કહે છે કે ધ્યાન કરવાથી